ના ભાવ્યું <coughs> આવે કેમ ના પરિજ કાંદો જ નહીં એવું એડજસ્ટનું મન ના કયા પ્રાણ ચાલુ છે ગજબ કીધું તારે મનના કહેવા પ્રમાણે જ ચાલવાનું સંકેત પ્રમાણે અને આપડે એ કાયદો નથી આપડે ધ્યેય પ્રમાણે મનના કયા આખો દ જેવું કે છે સર વિરોધ થતો સર મન માં ચાલ जे। करना चालू ચાલ્યા પછી પડે છે એવું ના તે તને મારી ખબર પડે એટલું બાકી વામ તો ખબર પડતી શું ધ્યાય નક્કી કરી દાદા ના આશ્રય મુજબ તૈયાર થઈ જવું અને જગત કલ્યાણ કરવું દાદા ના આશ્રય મુજબ તૈયાર થવું અને જગત કલ્યાણ કરવું तारू करवाण माल खाली भड़े तो माल भरा माल भरा भरसो रे હું તમને મારા કરતા એમ સમજ તારામાં સારી સબ્જેક્ટ છે આ એવું મને લાગે મને ભરવાનું મન થાય છે આપડે પાસલું થયું કાલે સવારે દેખાલે સવારે ચમકારા મારેખાયું આપડે પેલા ફોટો લઈએ લાઇટ ના ચમકારા થાય ને બે ત્રણ વાર દેખાયું બે ત્રણ વાર દાદા દેખાયા હતા પેહલી વાર દેખાયા પ્લસ પચીસ મંદિર આઠ વર્ષ પહેલી વાર દેખાય કહું તો કહી જાય તું મશીન નહી કેટલી વાર દેખાય વિશે દેખાય કે ના દેખાય કોઈ વાર સપના આવે એટલું આવે તો યાદ તો બને યાદ તો ભરતભાઈ ને આવું રહે પ્રજ્ઞા ચેતવે દાદા ચેતવતા હોય આપણને લાગે ભાઈ પૂછ્યું છે બહુમાન કર્યું કેવાય એનું કિશન કર્યું કેવાય બધાને ભેગું પે અને બધાના શું નહીં કહીએ સત્સંગ સાહેબ આવું હોય નંગત ના હોય ને આવું હિન્દુસ્તાન નવાળી જાય ને તો કઈ સામાન નહીં આવે વલસાડ જ સામાન આવે જે વસ્તુ ના ગમે તે વસ્તુ માંથી કોઈ વસ્તુ પ્રાપ્ત ગમે તે વસ્તુ માંથી પ્રાપ્ત થયા બધી પૂજા તહેવાર હોય અંજલી કે છે નહીં એક હું કહેવાય એક હું કહેવાનું તેના હવે ચાલે શું કય બેમન સેન્સ માણસ નો હા હા કોમન સેન્સ ના હોય તો કોમન સેન્સ એટલે એવરી વેર એપ્લિકેબલ દરેક આવી બધા ભરતા બે કઈક આવે વ્યવહાર તો ને થોડો પણ વ્યવહાર નથી અને એને વ્યવહાર ના કરો તો કયો નિશ્ચય આવ્યો જરાય ભાઈ નિશ્ચય આવ્યું આખરે નિશ્ચય આવી જાય તો બહુ ચાલ હવે ચલાવી વ્યવહારિક સમજે ને વ્યવહારિક સમશે કે વ્યવહાર બેઠે શનિવારે રજા છે ના રજા જ કારણ કે એનું મન ના કે પોતાની સમજણ નટુભાઈ શું કહ્યું ડૉક્ટર આવે એવું ચાલતું હશે અને આમ મન મન ના કહેવા પ્રમાણે કઈ ચાલ્યું કે આપડે ચાલતો હોય તો નથી અને દેય ની બહાર ચલાવવા મળે હાખવામાં કોણ રોકે છે કોણ તું દરેક વાર બચાવ મારી પાસે બચાવ કરવા ને શું ફાયદો મારી પાસે બચાવ કરો ખરા કોઈ કરે ખરું ના? બતા ઉતરે સાથે મને ક્યાં સુધાર કોણ આવું ક્યાં થયું સમજાય એ વાત ન હા હા ઘર તો બરાબર બહુ કાળ બધી બઉ લોકોને ઘડી નાખું કે લે મેં ત્યાર દ્વારા ડાયરીઓ નખાવી દીધી તારા લો નાખી દે તમારી લોટી હોય તો નાખી દેવાના એને તો પેલા નાખી દઈશ પછી લો કરાય છે આવી એટલે સારું શીખવા ને બધાને આ થાય ના આવે અમુક સુધારો થયો આપડે જાય ખાઈ સુધરી જાય તો સારું થોડું થોડોક સુધારો થયો બરોબર બધા મટી ગયું અને બળવાપણ ના થયું હોત તો બળવા પણ હોત ડિસ્મેસ થઈ ગયો સમજી ગયો છે બીજી વાત કરતા નહીં ને આપણે એને ચાલ્યા કરે પોતાની કરે એની ઈચ્છા નહીં હોય કારણ એનો નહીં ઉપયોગ જ નહીં પોતાનો ઉપયોગ નહીં ને જેમ કે ચાલે માલ નથી એને આપવા દોષ નથી ને હવે એ શું કર્યું કર્યું ધીમે ધીમે લાવી પ્રોટેકશન કરે એટલે હું સમજી ગયો હા તો દુકાન માં આંગરાય માલ એટલે બિલકુલ પ્રોટેક્શન ના થાય તો કઈ લાગે પડે અને મને પૂછી પૂછી કરું તો એની હમસે નાખ ડાક્ટર અત્યારે ભીડ બહુ હોય ને ભીડ ઓછી થઈ સજેજ કેમસેડ પડે રાત્રે ગયા માણસે ગઢેડા છે માણસો પછી એ માણસ કેવા કલા બોલે કે કે પોતાનો તું શું કરું સા ન તું લાવી દઉ અને આને માટે ક્યાંય નથી એ લાવે જ નઈ લાવે બીગ આવું લઈ લે આવડે નઈ બોલ શું થાય પેલા શરમાય તો આપડે એ કરવું પડે તો કઈ હલકા બાપરા થઈ જાય રાખીને હાવ ટુ ડીલ કે સમજાય ને એને શું થાય મેં ભાદર કહી દીધું તબા કહો છતા નાખી દઉં હું નાખું છું હવે એ સ્ત્રી નું બચાવ કરે એક જ એક જ દાડા એક દાડો સ્ત્રી શું મહેશ વાંધો ખરે ખર બાપ જેવું ચલાવે છે ચાલ ખરી શ બદલ હતો મારે પણ આવું કઈ શીખેલા પછી ને ચાર દાદીમાં બદલા થોડો બદલાય સર કેટલા બદલ સારું હજી બે ના જા ધો ને તો હું તો ખરું બધું વાંચે તપાસ કરો તમે બે દિવસ બે દિવસ બસ હું તો નોકરી પણ મહેનત કેવા કરો અને કઈ નોકરી નહીં મહેનત મારે કઈ નોકરી નઈ મેન જ નહીં મારે બધા હતી પેલા ભૂલ ના હારતા ને ત્યારે મેળવું થયું જ પાડી નીકળે મારું કપડું મેલું થાય તું જ ને તો મારું કપડું મેળવે હડવાનું નહીં મોટો સમજ્યા કરેલ એ જકેલો જતા હું બેઠો છે દાદા ને પ્રાઇવેટ ચગુ છે જગાય દીધો ખાલી ક્યાં જાય આવે અમને બિચાર કઈ દુઃખ ના થાય ને એ તા પિતા પિતા વિધિ કરું અને આ તકે શું સમજ્યા પછી મેં એને પૂછ્યું મેકન્ડ માં સેકન્ડ માં સમજી જાય બધા જોડે બેસી કહે નહીં લુગડું મૂકે મારી આ લઈને આવ્યો ને એમ કાલી પડે નઈ તારું બધું લઈને મૂકે હા કામ ચાલ ચોખ્ખા મળ્યા નહીપક સત્તા નઈ કે પૈસા ની કોઈ મગતા નથી માણસ મળે હોવા દેજા કે જોવાનું થાય ને તો તમને આવું ચલા આવું આપે તમને સલાહ શું આપણે ખબર નહીં મેં તો કહી દીધું મને આ પોચ રહી કે ના રે એમ શીખવા નહીં હું હું નહીં કોઈ નાખ પોચ ના હવે એનો એ દોષ નથી એની ઈચ્છા આવી નથી કરે જ છે રાખે નહીં વાત કરવા જેવી નઈ વાત કરતા જાગૃતિ આવે તો સારું બઉ વાતો દેખાય નઈ થોડું ફેરફાર બચલ બધું કામ કરે ને કર્યું મૂર્તિ પત્તાની મૂર્તિ એ જીવતી થાય પેલી આટલું જો કયું હતું પણ આરક્ષણ કરે એટલે ના થાય હું કઉ્યા રક્ષણ કરે હું કઉ આમ થયું ભૂલ થઈ રક્ષણ કરી ભૂલ ના મૂરા કરવાની તમને ઈચ્છા થાય છે એમ ભૂલ જાય ને આ જગાર ના મળે મારી પાસે બેઠા ના બે અમારી જોડે પડે પૂરું થઈ રહ્યું છે મુદત હોય બે મુદત મુ એ ચેતા જાગૃતિ જ નથી શું કરવાનું આ બોલવાથી આઈ જાય સારું એમ વાનું મારું કરી દે જાય તું માનું કહે તો બઉ કોરવા કે એટલે કે આપ કોકને માને હે જે તેરા કોકને માયા છે ઉતે એમ કે તેરે મક્કલ નથી મયે સીતે રેડી દોને કે જાય ઠીક હવે મયે સેની કરતા ઠીક છે એ ઘર બઘર બે કરતા હોય ને શક્તિ ખાલી ખાલી ધોવાથી થકી જાય છે છટકી જાય છટકી જાય પતંગ પતંગ બીજું તમે ક્ષત્રિપુત્ર ક્ષત્રિપુત્ર તમને ઉડાવી દે શું કહ્યું જાય ખાદી હરકી લાગે શું કહ્યું કાઢી પેટ જ છે મને ખોટું લાગેલું ને ખોટું લાગેલું મને કે લાગેલું નઈ લાગે ને લાગે ને ખોટું લાગ્યું તો શું કર્યું કે છે કોક પ્રતિક્રમણ કરે આ શું કર્યું કે ભૂલેથી મને પ્રતિક્રમણ શું કરવાનું છે મરે દેકારી હો ગઈ ભૂલ જો આગર سارے ભૂલ એવી લેવાની કે આને કઈ જરૂર છે હા માલો દેસને કતે એ એ ઉ લેવાનું બધાને ખરી વેગો ના થાય આટલો બધો માલ દુનિયા કે ધ્યાન ઘરે હા એ જાય અત્યારે સમજણ જ નઈ નહી તો કરે પ્રતિમાન કરે કરેલું બધા કર્યું કોણ ના થયું પેલા થી નક્કી કરેલું ને પેલા થી નક્કી કરું પેલા બે ત્રણ કહેલું કે તું આવી જ નહી એમ पहले ऐसी नक्की करेलु डीशन लीधेलू ना पड़ी महेश कहता लगेल सानते वर्गी रहो बाकी अंदर तू क्या बराबर नहीं ધ્યેય શું કે છે કે આવું ના થાય એવું તું એનસો કરે તો સિધાય દન ટુડી છે છૂટો વળીયા સંધાય ને કઈ ક્યારે સિધાય બઈ ફરે સંધાય ને બઈ અંધાય ને નતો આવડે ને હા તો રે તારે મૂકી હું હું હકીકતે ખરી ભૂલે કેટલી ઊંચી હોય બધા પ્રેમ સભા કર્યો હોય શિવ સંપાદ ને કેવું છે પ્રેમ સંપાદન ઘડતર નહીં ભરપુર ઘડત એમાંથી ધ્યાન સંપાદન કરતા રીતે ખબર ના પડે પણ સંપાદન કરે દાવ કરજે કઈ સારી રીતે તારા ને પૂછતો મારે કઈ પૂછવું અને ખાતો હોય તે ટુઆ મૂકવાયુ સેન્ટર નથી અમુક વાવે તો શું છે ને પાઇનેપલ લાવવાનું હોય ને હા કે પાઇનેપલ મળતું નથી નડિયાદ અમદાવાદ માં પાણી બધા સળી ગયેલા અમદાવાદ શહેર માંગુલ અમદાવાદ સળી ગયા ને બાકી નથી આવું આ નંબર આન ઉપર હતી પંચર પડે પચર જ મારા માટે મને પૂછી કરે હું કઉ આમ કહે થઈ જતું હોય ભૂલી જતો હોય તારે કેવું આ રહી જાય છે આ કરવું બહાર લોકો મરસાદ નથી કે ચાલે સીઝન ખરાબ થઈ ગયું કે આ જોયે એટલા લીયા તાર છ મહિના વધી કારણ પાઇનેપલ વાળા કે આ નથી મળતા એટલે આ કે चंद्रपता दादा खराब पगड़ो एक कला मुझे मोक् बचे હા કપડ છે હોશિયાર થાય મારે આવડે બધું હોશિયાર હતું અત્યારે મુખ્ય એકલું અક્કર વાહ કોઈ જાણતા નથી મા બાપ ને એક સેક્રેટરી નથી એવું કોણ કે પાવર વધે નહિ લોકો દબાય નહીં પાવર વધે નુકસાન ને દુરુપયોગ માટે નથી મોટો બન્યો એક પ્રસંગ મોટો બન્યો એક પ્રસંગ મોટો બન્યો હા એમસ્કાર પ્રશ્ન એ તો પણ સંસ્કાર હતો કેવું ટેકો હોય જોડે કોઈ નો ટેકો હોય જોડે બીજા ટેકો હોય એમાં હારું ઉદય ચાયા તેવી ઉદય ચાહી ના બધા બધા રાગે પાણી જોઈ કરી રાગે પાડી દે ત્રણ કરી રાગે પાય છે આપડે નિમિત્તે અમારે થયા કવાબદારી આપડી રેમિત્તે બધાને થતું કોઈ નઈ શું થયા દુઃખ થાય બે વર્તન થી વાણીથી વર્તન કેવું રૂઢ રૂઢ ઉદ્ધત ઉદ્દત ઉદ્ધત સમજણ આવતા આ તો ઉદ્ધત એ ના કેવા કેવાય શું કેવાય ઉદ્દત હોય માણસ ગ